shuddhatisud ayogo shuddhatisud ayogo dada bhagwan na asim jai karo dada bhagwan na asim jai jai karo dada bhagwan da -da na અસિમ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાન અસિમ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દા भगवाना असीम जय जय करो दादा भगवाना असीम जय जय करो दादा भगवाना असीम जय जय करो दादा भगवाना असीम जय जय करो दादा भगवाना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 सिम जय जय कारो दादा भगवाना सिम जय जय कारो दादा भगवाना सिम जय जय कारो दादा भगवाना सिम जय जय कारो ओ दादा भगवाना आत्म जय जय करो दादा भगवान न असीम जय जय करो दादा भगवान न असीम जय जय करो दादा भगवान न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 યો ગોકતાર ત્રિયો ગલો સીતાર કમા સીતારે અધ્યક્ષીમુ નિરભેદતા માયા ગે ત્રિયો ગતાર લોકતાર સીધા ષ્ણાત્મબીન ક્ષણાત્મ વિભો નિર્વેદત ગે નિર્વેદ માયા ગે સ્વીકાર પ્રેમ અરજી 이 지와타 Satsang with Mooji છે એક એક ને એનું વેલ્ડિંગ થયું છે અને મહાત્માઓ માટે ખાસ કરીને કે જેથી કરીને કવિરાજે તો સિમંદ સ્વામી પરમાત્માનું સ્વરૂપ નથી સ્વીકાવ્યું કે છે ને પછી કે જ મારું જ સ્વરૂપ મારું દર્શન છે પણ એ દર્શન કેવી રીતે મારું કે જેમને પોતાનું મારા સંપૂર્ણ ખલાસ થઈ ગયું છે એવા મહાપુરુષથી પ્રાપ્ત એવું મારું સ્વરૂપ હવે એવું મારું સ્વરૂપ એ સ્વામી ભગવાનને એ દર્શનથી કેવી રીતે ઓળખી શકે તો કે દાદા ભગવાન અને દાદા ભગવાને એમના પોતાના મારાપણા વગરના મારાપણા વગરના એટલે શું કહીએ કે આપોપુ વગરના અને આપણા માટે આપતા વાણીમાં આવ્યું કાચા પડ્યા કાચા નથી પડ્યા એ તો આપણને સમજાવે છે કે વ્યવહાર કેવો શું છે ને આ વ્યવહાર આમ તો સ્વભાવથી લઘુ ભાવે જ મનુષ્યને હોવો ઘટે સારા ભારતવાસીઓને પરંતુ આ કાર કરી મૂકે છે એટલે શરીરમાં પણ શરીર સાથે રહીને લઘુપણે રહેવું સહેલું નથી આજ્ઞા ધર્મ પછી પણ આ વાત છે અને છતાં આપણે દરેક મહાત્માના મુખાર્પી બધું જોઈ રહીએ તો એ પરિણામ પામેલું છે બધાને કોઈ કોઈ દરેકને ફૂતગલો જુદા છે પરિણામ પામે છે તો ગત છે એમાં ભેદ નથી અનુભવ અને એટલા માટે અનુભવ છે દાદા કહ્યું કે આ વિજ્ઞાન છે જાહેર કરી દીધું કે જગતના ખૂણે ખૂણે મનુષ્ય માત્ર જ્યાં પહોંચવું યોગ્ય હોય ત્યાં પહોંચવું જોઈએ પહોંચાડવું જોઈએ નથી લખ્યું એ જાણે કે એવું થશે એટલે એમનાથી થવા જવાનું જેટલા આવશે તો ચાલ્યા કરશે બધું સમજાયું પ્રગટ દીવડાવવા આપણું વિશ્લેષણ કરી રહ્યા દાદા ભગવાન વિજ્ઞાન વીર પ્રભુ નું ભગવાન સ્વામી વિજ્ઞાન અને આ જે પ્રગટ હાજર છે જે પરમ વિજ્ઞાની પુરુષ શ્રી સિમંદર સ્વામી પરમાત્માનું વિજ્ઞાન આજે કેવી રીતે આપણાથી થાય અને કવિરાજના પદોમાં જે બધું આખું રહી ગયું છે એ આ પંક્તિઓ બહુ મજાની છે તો મહાત્માઓ આપણે થોડા ક્યાંક વખતના છે લઈએ સત્સંગ બર્થે હા અને પછી આ પદને પણ લઈએ થોડુંક થઈ શકે ચાલશે સુનીતા આઈ ગયા ક્યા નહી આઈ ના બોમ્બે મેમ્બઈમાંમ્બઈ મેદા ભગવાન ના અસીમ જય જયારે લિખતી હૈ જયપુર કી હિન્દીમાં લિખતી હૈ સુનીતા કા હૃદય શ્રી ચરણ વંદન જય સચિદાનંદ દાદાજીવન યાત્રા કે પરિસર મેોમી કરો કરોતી કરો કરોસી કરો મી કરોતી કરોસી ક્રમ હોના જરૂરી ભ્રાંત વ્યસન મેં વ્યસન લગતી હૈ કે અનાદિ અભ્યાસ કે સામને સમસુલન હેતુ નિમિત્ત નૈમિતિક સ્વસન સ્વઅસન સ્વસન આપણે શ્વાસ ક્રિયા કો બોલતે હૈ આપણો શ્વાસને પણ એ સ્વઅસન કહે છે સ્વઅસન એટલે આપણને મળેલી સીટ એટલી બધી પાકી રીતે સીટમાં આપણે ફિટ થઈ જઈએ કે ગમે તે વ્યવહાર સીટથી આપણને ખસેડા ઘડી વાર માટે એની પાહા લઈ જાય એવું ના હોય એટલે સ્વઅસન કહે છે આ બહુ સહિત જીવન જીને પરાક્રમી પ્રાયોગિક સમજ સમજાને કૃપા કરે જીસે અંતઃ કર સંયોગો કે પ્રભાવ વ્યક્ત હોતે સંયોગ સ્થૂલ સંયોગ પ્રભાવિત ના હોકે નિર્લેપ પવિત્રતા કા સહિત નિર્માણ કો પ્રાપ્ત હો બહુ અચ્છી હૈ હૈ સુતાુકડ લુકડ લલિતજી લુકડ કાં ગયા કલ થા બાકી થાય લાઇમ કા અચ્છા તો દૂસરી તા સુનીતાી પૂછતી હૈ હે લલિતજી ગુરુજી હે આશા હૈ કે લલિતજી સુતે નહી હુંગે સુનેગે લસ્થાન મેં એસે ગુરુ નહી સ્વીકાર કરુસ સ્વીકાર નહી કરો બિપિન આપણે ઘર મે ધર્મ પત્ની ગુરુ કાને હમ આપ માનતે માનના પડતા અજ્ઞા ધર્મ સિખાતા હૈ આગા ધર્મ સિખાતા હૈ ક્યુ કે ભારત કે નરી દિલ ગુરુ માનતી પતિ કોઈ દેવ દેવ સ્વરૂપ સમજતી હૈ બોલતી નહીં મેવ કોઈ બોલતા નહીં આપ સુતાજીને પૂછા હૈકી ભાવના કિત ઉત્કૃષ્ટ વો તો સભી મહાત્માઓ કે હૈ અબ પુત્રો તો ઇસી ઢંગ સારા જીવન વ્યતીત કરે હૈ સારા ભારતમાં પ્રદેશમાં જૈસા યોગ આયા વૈસા ફરતે રહે સંદેશા સભી કો પહોંચાને લીધે હૈને મહેશાનંદજીને રસિક ભાઈ સાહેબ વો બહાદ્રણ કો સજાગ કરતા રહેતા હૈદરાણકો સજાગ રખતા હૈસા મુજે માલુમ નહીં કેસા નહીં પણ ભાદર વાત બોલતો હેન્દ્રામજા રખના પડેગા હાથમાં હાથમાં અરે વાહ વા અરે ભાદ્રમ વાળા કોઈ આયા હૈ કોઈ નહી આ જાય તો એ તો બહુ ગહેરા સત્સંગ કે લીધા દિવસો નિકલ જાય રાત્રિ નિકલ જાય એના સત્સંગ નિકલ સકતા હૈક સમજને પ્રયાસ કહી હૈમે કવિરાજ કા પદ હૈ મે સ્વરૂપ મુજકો સારા પદ લેગે ઉમે સબ આ જાય સુનીતાજી ઉ સમજ લેના જો હૈ ફરભી કુછ કુ સમજે કે પૂછના યોગ્ય લગે તો આપીસ તારીખ કો વાપસ આ થોડે બહાર જાતે હૈ તો પશ્ચાત પૂછ લે અમદાવાદમાં તીન દિન આત દિન હૈકીસ અઠારા ઓગણીસ બીસ તારીખ તો એ હૈ પીછે દૂસરા ક્યાં પૂછતે હૈ દાદાજી તા અને ઉપાદાન કૈશ્વરિક ક્ષત્રિય કા ઉત્કૃષ્ટ સંયોજન શુદ્ધ જ્ઞાન આરાધના કા પરમ પ્રયોગ સમજાને કૃપા કરે હમ સુનીતા સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત હૈકી દ્રષ્ટિ હૈકે જ્ઞાન હૈસા સારા જીવન વ્યતીત કરતા કે આપ ગુજરાતી મેં બોલો હમ સમજ જાંગે તો મે આપી બહુ બડી કૃપા એવો હતો ગુજરાતી મેં બોલે પૂછો છો વ્યવહાર આજ્ઞાધીન મન વચનકાયા એ કરીને મન વચનકા જે દ્વિસ્વભાવી છે દ્વિસ્વભાવી તેના મૂળભૂત સ્વભાવથી દિવ્ય સ્વભાવી નથી મૂળભૂત સ્વભાવી તો એક જ સ્વભાવી છે પરંતુ મોટા થયા અને આપણે જ આપણી પોતાની પ્રિય લાગતી વસ્તુઓથી આપણે કમાણી કરી લીધી અને જેના કારણે આ શરીર જન્મ્યું અને શરીર જન્મ્યું એટલે સમજવારું થયું વિકાસ થયો મન વિકસ્યું બુદ્ધિ વિકસી શરીરનો અહંકાર વિકસ્યો અને શહેર શરીરના જેટલો પ્યાર હતો એટલું છે નાના છે આ પાંચ ઇન્દ્રિયોના પાંચ બાહ્યકરણો આગળ શું લાગે છે આપને બધાને અંદરના નાના કહેવાય ને કેવાય આવું છે ખરું છે જ એટલે અક્રમ વિજ્ઞાન ને કહ્યું શું અક્રમ વિજ્ઞાન અને એનું જીવન ભાવે નિમિત્ત છે જન્મે છે પણ આ પછી પાછળનો મસાલો લઈને આવ્યો છે એના કારણે આ નિમિત્ત ભાવ આપણને રહી શકતો નથી આજ્ઞાધર્મ આવ્યા છતાં પણ નિમિત્ત ભાવ ક્યારે રહે કે આપણું પોતા વ્યવહારમાં આપણી જ્યાં જ્યાં પકડો હોય એને કારણે બધું જ એટલે દાદા ભગવાને પોતાના માટે કહ્યું કે જ્ઞાન પહેલાં પણ અમને અનેક આડાઈઓ હતી અને એક એક આડાઈ સમજી કરીને અમે ઓરંગી ઓરંગીને બધી આડાઈઓ ઓરંગ્યા પછી આ નીકળ્યું છે એમનું પદ એ તો વિજ્ઞાનઘન પદ છે વિજ્ઞાનઘન પદ અને એટલા માટે જ સિત્યાશીની સાલમાં અમેરિકા જતાં પહેલાં અંગુષ્ઠાને અહીંયા મુક અડાને હમ અમારે બહુ અડાડવું હોય પણ જો ને આ પગે થઈ ગયું શું કરે આવે એટલે કે છે તમે એટલે દાદા દાદા ચરણ દીધી આપણે કરતા હતા આપણે પોતાને પ્રયોગ આપ્યો પણ કે છે આ કઈ પ્રયોગ એવો છે અને તમારું ચૈતન્યગન સ્વરૂપ તમને સ્વાદ સ્વાદ આવશે પણ એટલો કેટલો હોય છે બહુ જ બહુ જ સેકન્ડ હોય એ ટાઈપનો હોય છે સ્વાદ જોજો તમે બધા અનુભવ કરી શકશો હું અનુભવ પ્રમાણેથી કરું છું આ હું વિજ્ઞાન સ્વરૂપ છું શું કે છે એ પ્રયોગ આખો આપ્યો આવી રીતનો પરંતુ આપણે જ આપણા ચરણને સ્પર્શ કરાવડાવે અને આપણને કરાવડાવે એટલે એ માટે કે ચરણમાં હજુ રહ્યો સયો બધો ભાગ ચરેલો છે ને આ મારાપણાનો પોતાપણાનો અહંકારવાળો શું કહ્યું બધી રીતનો એ આખો નીકળતો જતો જાય તારે અંગુઠો છે ને ચૌદ વર્ષે મોટા અને એકદમ આવ્યા એમના સંઘમાંથી સંઘમાં ખરભળા થાય એવું રહે જ નહીં ત્યાં સંઘમાં તો છતાંય આ સિંહ છાતી વાળા હતા લઘુરાજ સ્વામી અને એ અને એમની જોડે બીજા ચાર કે પાંચ પણ રઘુનાથ સ્વામી અને રસિકભાઈ ખબર છે એમને એમના જમણા પગના ચરણ એમના નીચે નમીને તપાસ કરી લીધી કે કેટલા લઘુ છે લઘુમાં કેટલું આવે છે જોઈ લીધું સોનું વાળ્યું વળે જેમ હેમ સમજ્યું ને આપ હું તમને કહું છું એટલે આપણે પ્રયોગો ના કરવા જશું પાછા એ તો કુદરત જ થશે એ તો બધું જ્યારે કુદરત થઈ જશે ને તો બધું આવશે પરેશાનો સ્વામીજી આપણને મારી કંઈક ખામી હોય તો કહેજો મને ભૂલ સુધારજો શરમાવોનું શું ભૂલ સુધારો પણ તમે સુધારો કરો તો ઊંઘ ના સુધરી જાઉં નહીં તો મને ખાઈને બધા સુધારા આવશે આ તો દંડા ખાવા પડે ના ના ખાવા જ પડે જાતે સમજી લે ને તારી ભૂલ તો બીજાને કોઈક મને મારી ભૂલ બતાવો એના કરતા હમ ને મહાત્મા મહાત્માનું ફરજ એ બતાવ તારે ના બતાવતો હોય એવી રીતે કહે અને પ્રેમથી કહે પાછો જ્યારે એકબીજાનું અનુસંધાન થાય અભેદતા એ કરીને અને આટલા માટે દાદાએ કહ્યું કે અક્રમ માર્ગ એ અંદરનું જીવન છે અંતઃકરમ પર જીવાય છે અને હૃદયથી જીવાય છે હૃદયથી હૃદયથી આજ્ઞાધિન પડે અને એ જીવન પ્રમુખ આ પાંચમો આરોને કળિયુંગ છે એટલા માટે અભે દ્રષ્ટિથી જ જીવી શકાય અને લઘુત્તમ ભાવ અભેદ દ્રષ્ટિ જેટલી જેટલી થતી જતી જાય બધા જ આપણા વ્યવહારોમાં બધા જ ફાઇલોના વ્યવહારોમાં તેટલો જ તે પ્રમાણે એ લઘુ લઘુતા આપણામાં ખુલ્લી થતી જતી જાય એટલે કે નિમિત્ત ભાવ ખુલ્લો થતો જતો જાય સમજાયું ને જે નિમિત્ત આજે જે જે બાકી રહેલી રહી સહી પકડોમાં છે એ ખુલ્લું થતું જતું જાય અને નિમિત્ત ખુલ્લું થાય તો કુદરતો તૈયાર જ પડી છે આજે પણ કુદરત બધાને હેલ્પ કરે છે પણ કુદરતી છે એ કુદરત એ પોતાના જીવનમાં વણાય અને અનુભવાય તારે સમજ પડે આ અને આ કૃપા વગર શક્ય નથી કૃપા વગર શક્ય નથી તો આપણે કહીએ કે દાદા આજે હાજર નથી ને તો દાદાને બધે કૃપા તો બધાને વરસાવીશ સરખી જ વરસાવીશ કોઈને કઈ મત એવું છે જ નહીં કશું તો એ નિમિત નિમિત્ત ભાવને પામેલું એવું પોતાનું જીવન અંતકરણના લેવલે બાહ્યકરમાં બધા વ્યવહારોમાં બધાની સાથે શું બધાની સાથે એમાં આડો અભેદ દ્રષ્ટિ એના અંશો ખુલ્લા થતા જતા જાય આપણે બહારના વ્યવહારોમાં ગમતા ના ગમતા પાર વગરના નિમિત્ત મળવાના છે કારણ કે અંદર હજુ ભર્યું પડ્યું છે નીકળ્યું નથી આપણામાંથી એના કારણે આ બને અને જેટલું નીકળ્યું હોય ને ત્યારે જેટલું લાગે કે ના ગમતું ગમતું થાય શું કહ્યું અને ગમતા ગમતા પ્રતિ ના થાય લાગણી તો હોય લાગણી તો માનવ બેઝિક મૂળભૂત સ્વભાવ છે કુદરતી આપણે પશુ પંખીને કહીએ કોઈ વૃક્ષ હોય પણ વ્યક્ત નથી કરી શકતી શું કરો અને પશુઓ તો સ્વતા વ્યક્ત કરવું નથી કરી શકતું એટલે વિતરાંગો તો પશુ બધાની બધા જીવ માત્રની ભાષા એમની પાસે હોય દરેક ની ભાષા છે જ વ્યક્તિ વ્યક્તવ્ય તરીકે મનુષ્યની પૂરેપૂરા વક્તવ્ય પણ એ છે એટલે એને આજે બહારથી તલવાર ના ચલાવતો હોય બહારથી ઝઘડતો ના હોય તો પણ અંદરની ભાષા એને એની જોડે એને ઝગડ્યા વગર રહે નહીં તો તું તો આવી દીકરી આવી ગઈ હાઈ રહું છું તું વડોદરામાં અચ્છા કઈ ગયા તારા હા શું કરો છો હે કરો શું અત્યારે નાનપણ થી <theat> <theat> <theat> <theat> એનો ભાવ પેલેથી જોઈ લો એમના તમારા સિસ્ટર છે ને એના ઓસ્ટ્રેલિયામાં આજે પાંત્રી વર્ષથી કયું કેન્દ્ર ચલાવે છે તારી માસી મા આ છોકરીને એવું ભાવ તું સાચું કઈ દે તું કોણ છું વ્યવહાર દ્રષ્ટિ શુદ્ધાર્થમાં છું કે નહીં બોલ ને હાચું કે નઈ બરોબર ને બોલવાનું આપો વ્યવહાર મારું ખોટું પડ્યું હતું મને શીખવા માટે સાબુ છે ને આપણા બે દ્રષ્ટિ છે બધા વ્યવહારોમાં પરંતુ શરૂઆત અંદરથી જ થાય શરૂઆત એક નંબર ફાઇલ થી થાય પણ આ કારમાં એક નંબર થી થવું હોય છે એટલે પછી બે નંબર ની ફાઇલ શીખવાડવાળી આયા નહી આપણે શીખીએ નહીં પાછા પણ આપતા પોતે અમે શું કરીએ તો કે અમારે અમારી એક નંબરની ફાઇલ એક બે નંબરની ફાઇલ એવું કે આ મને મહેસાજ એટલે રસિકભાઈ અમે અમને સજા નીકળી ગયું ઉત્તમ મહેતા આગળ અમદાવાદમાં કે સંભાવું ઉત્તમભાઈ અમને આ ફાઇલ એક ને બે ને દાદાએ કહ્યું છે શું આ એક બે ના ફાઇલ મારા માટે કહ્યું છે ના એ પોતાની મન વચન ક્યાં માટે કહ્યું છે એટલે એમને કહ્યું કે ઉત્તમભાઈ સમજાય છે એટલે શું બોલે સાહેબ શું આઈ માયસેલ્ફ ઇઝ માય ઓન વાઇફ ઇન ધીસ લાઈફ મેં સમજાયું નહીં મેં કહું જો આપણી મન વચન કાય પ્રકૃતિ કઈ કઈ નઈ એને હું મારી ધર્મપત્ની તરીકે ના હોઉં એની જોડે તો પછી ધર્મપતિ જીવી શકું બોલો તો લાગે છે કે હું નથી જીવાતું બોલવો એટલે એક પરસ્ભરાય છે પૂછો રંજનભાઈ રસે છે જુઓ રસિકભાઈ સંદેશો પણ આ છે કૃષ્ણ ભગવાન પોતે વાસુદેવ સ્વરૂપે જીવીને જીવી ગયા તે આજે એમનું નામ આટલું બધું પ્રખ્યાત થયું બધા વાસુદેવોમાં કારણ કે દ્રષ્ટિ પામેલા હતા શું કહ્યું દ્રષ્ટિ પામેલા હતા એમના જ મોટા ભાઈ એટલા માટે આ બધા વાસુદેવોમાં એ પ્રમુખ આજે બહુ એમને થઈ ગયું હમ વાસુદેવ બળરામ ખ્યાલ ને એવી રીતે એટલે આ ત્રેસઠ સલાકા પુરુષોમાં પણ આપણે પ્રતિ વાસુદેવ હોય એટલે આપણને જરા કહી રામણ રામણ ને રામ આવું બધું બહુ થયા કરે છે આખા ભારતમાં થઈ ગયું છે ને આજે તો હકીકત એવી નથી અને હકીકત જાણ્યા સિવાય આપણે અજાણતા દેવતામાં હાથ પડે તો આપણને દજાઈએ તો નહીં ને અજાણમાં સાહેબ શું કહો છો અજાણમાં હાથ કોણ દજાય અજાણમાં અફીન ખાઈએ તો એ તો અમૃત જેવું લાગે તો શું કહે છે એટલે કે સમભાવે નિકાલ એમનો હિન્દીનો પ્રયોગ છે આ અને ઉપાદાનકી વૈધાનિક ક્ષત્રિયતા એટલે આપણું ઉપાદાન એટલે કે આપણે ઉપયોગ સ્વરૂપ આવું જીવન સ્વભાવ વૈધાનિક થઈ જાય શું કહ્યું શુદ્ધાત્મા બધા એક સ્વભાવ તો છીએ જ આપણે પણ આ નથી એ બહુ તકલીફ કરે છે આપણને એટલે એ વૈધાનિક ક્ષત્રિયતા એનો પ્રયોગ છે એવું કે છે હિન્દીમાં પ્રયોગ હશે આ તો કે પુષ્પા નહીં તો કોઈ આયા નહી હિન્દી ઓર ઉત્કૃષ્ટ સંયોગન કઈ સાનીક ક્ષત્રિયતા તો ફાયલોકા સંભાવ નિકાલમાં આપણને બધાને અંદરથી આપણું મન માને કે ના માને આપણી બુદ્ધિ આપણે ગમે તેને સંયમમાં રાખવા જોઈએ તો એ રહી શકે નહીં આપણું હજુ વિહાર કરતું ચિત્ત છે અશુદ્ધ ચિત્ત જે શરીરમાં ભરેલું છે તે શુભાશુભ આવે હોય ખરું બધી રીતે થયા કરે અને અહંકાર પણ એક પ્રકારનો છે તે શરીર ચલાવી રહ્યું છે તે અહંકાર આ બધામાં જ આ બેનું સંયોજન થવાથી એ આખું આપણે અંદર પૂદગલમાં સ્વભાવમાં ફેર આવે છે તે બ્લડના ગુણમાં ફેર આવે છે શું કહ્યું આપણા લોહીના ગુણમાં એ ફેર આવે છે લોહીનું ગુણ આપણે અંદરથી શરીરે કરીને આવ્યું છે તો છે જ પરંતુ આજનું વિજ્ઞાન કોઈ પણ ના સમજી શકે એવી રીતે એ છ પ્રકારનું લોહી કહ્યું એમાંથી આપણને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકાશમાં તો છીએ જ ત્રણ પ્રકારમાં અને એમાં આપણે જીવ્યા કરીએ છીએ એટલે કે જીતેન્દ્ર જીન પદ પ્રાપ્ત થયા પછી એટલું આપણો આ મન વચન કાયાનો મોહિર સ્વભાવી એ આપણને માત કરતો કરતો રહ્યા કરતો એ આપણે જીતી જાય શું કહે જીતાઈ જાય એટલે આનંદગનજી સાહેબે અજીતનાથ પવનના સ્થવાનના સમય સ્થવનમાં કેટલું સુંદર કહેવું છે કે હું આનંદગનજી બધા લોકો મને આમ કરે આનંદગના પણ હું જાણું છું કે આ હજુ કશાયો મારાથી જીતા નથી અને આપે તો જીતી પણ લીધા અને નામકરણના આપણું અજીતનાથ બેવ રીતે સાર્થક થયા આપે તો મારું તો નામથી હું સાર્થક નથી જીયા નથી અને મને આનંદ કહે છે આનંદગન વિજ્ઞાન ગન આ કોઈ શરીરની ક્રિયાઓનો મન વચન કાયા મન એટલે આખું અંતકરણ આવી ગયું અને કાયા એટલે પાંચ ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો અને એની પાછળ ભાવ ઇન્દ્રિયો દસેવું એ દસેવ પ્રકારોમાં આપણને આપણું કરતાં ભણું આપણા નિંદ્રામાં પણ અંશે પણ આપણે જેટલું છૂટીએ એટલું જ આપણે ફાયલો સંભાવ નિકાલ કંઈક રીતે થાય અને થયો એટલો આ બે દ્રષ્ટિ સરખી રહ્યા જ કરવાની છે સમજી બેન તમે સમજાયું તમારું જ છે અને એટલું સંભાવ નિકાલ થતી સાથે જ શુદ્ધાત્માના વહી ખાતું જે કહીએ તે આપણે એ આપણું ધર્મ અને આજ્ઞાએ તપ કહ્યું છે તે આ કારમો આરો છે કરિયુગ છે એટલે કરિયુગના પ્રમાણે કરિયુગની રીતમાં સતયુગી જીવન જીવી શકીએ આપણે અંતઃકરણથી દિલ પર દિલના લેવલે એટલા માટે આજ્ઞા અત્યારે આ પ્રકારે અપાઈ એક એક પાંચ શબ્દો દાદા એ પૂછી પૂછીને કહ્યું આ એક બરોબર છે બીજી બોલ સમજાયું હવે આગળ આગળ ચાલું તો જાઓ બધાએક પાંચમી પૂરી થઈ બધા પૂછી પૂછીને આપ્યું છે એમને અને કંઈક તને અઘરી પડતી હોય મને કહે પાંચમા થી કોઈ અઘરી કહે કે હું ઓછી કરી આપું તને આટલું બધું કહ્યું રસીકાય કહ્યું છે આ બધું બધાએ જાણ્યું છે બધું છે સમયું છે બધું છે પણ કોઈ બોલી ના શક્યું દાદા મને બે દ્રષ્ટિ આપી તને બહુ થઈ ગઈ બઉ ખુશ થઈ ગયા બહુ ખુશ થઈ ગયા શ્રીમદ અને એક વખતે એમનાથી આ વચનો નીકળી ગયા કે શ્રીમદ ને મળ્યા હતા ને આજે મારી પાસે હોત ને તો મારા જેવી દશા ચેક કરી દીધું એમના વચનો આપણે હું એટલા આ કહેવા માંગુ છું કે દાદાના વચ્ચનનો વાણી ઘણા ઘણા પ્રકારની ઘણી ઘણી રીતે આપણે જોઈ જાણી અને હજુ પણ આપણે એમાં છીએ પરંતુ દાદાએ આપણને શબ્દથી મુક્ત કર્યા છે શબ્દ એટલે જીભથી બોલાતી વાણી શું કહ્યું અને જીભથી બોલાતી વાણી એમાં જીભ બોલતી હોય એમાં આપણે એને બોલવા લાગીએ તો એને શબ્દ કહેવાય જો જીભ બોલતી હોય અને આપણે બોલવા ના લાગીએ તારે એ તમારો મુક્ત થયેલો શબ્દ હશે પણ ક્યારેભાવ નિકાલ સિવાય નહીં બને એટલે આ વાણીના લેવલે સંભાળ નિકાલ એ બહુ આખું પ્રમુખ તાજવાની ડાણી જેવું થઈ ગયું બહારની બોલાતી વાણી તો આપણે હવારથી હાજાતો એટલું બધું ભરીને લાયા છે તો છોડે જ નહીં કોઈને છોડે જ નહીં પોતાને નિર્દોષ જ રાખે બહાર દોષ જોયા કરે પોતાનો ચોખ્ખો જ રાખે અને બોલીએ ખરા પણ બધા આમ કરે છે ને આપડે જોઈએ છે ને બધું આમ કે બધા એટલે શું તું પૂછીએ તારે પોતાના શરીર પર આવે છે આજ્ઞાધર્મ તો આપણને પોતાના મન વચન કયા અને તે બધા વ્યવહારોમાં આપતા સાહેબો કે છે અમે આજ અમારું ધમાલ ચાલે કરે છે મહેશાનંદજી કે છે બહુ અંદર મજા આવે ચાલે છે ને બે મજા સ્વાદ આવે છે કે એવું તો પરેશાન છે ના કેશ જો પૂછી જા કેમ નાકો પૂછે છે ના તમે કહો છો એ જ હું કહું છું એમજી આ તો અમે શીખવા માટે જરા કવી ગમત કરી લઈએ છીએ પણ અંદરથી આ જીવન જીવી ગયું છે બહુ આજે એકાવન વરસ થયા રસિકભાઈ ને થયા એ હળા કે બહુ સરખું જ છે અને બાવનમાં ચાલે છે એ બાવનમાં ચાલે છે અત્યારે અને એવા એમની જોડે બીજા પાંચ હતા આજુ આજે હશે હશે કદાચ શું એ ત્યાર પછી અમારું એમ ચાલવા મળ્યું કાઢું ચાલ્યા કર્યું અને અમારા ભાદર ભાદરણીયા અમારા સાહેબ મોટા આવ્યા ને પછી ધમધમાવ્યું એમને ધમ ધમ ધમ પેલા રાજસ્થાની વગાડે છે ને જોરથી એવું એવું ચાલ્યું નટું કાકા જેમને કહ્યું કે વાસુદેવ પ્રકૃતિ મને અમારા બેના વસક મળતા આવે કે ત્યારે કોઈ વખતે જુએ અને પછી સત્સંગ આવે બધું પછી નટુ પૂછે કરે બધું ખરું પણ દાદા પછી એમનો ઉપયોગ પૂરોપૂરો હોય એમના પર પણ ધ્યાન ના હોય એટલે દાદા મારાથી નારાજ થયા છે એવું લાગે એ વખત આવ્યો છે બધાને આવ્યો છે સાહેબ મોટા બધા છે આપતા પુત્રો આવ્યો નહીં મને ખબર નથી મહેશાનંદ ક્યાંથી આવ્યો હોય બધાને આવ્યો છે આપણે કોઈ બધા બાકી ના બાકી રહીએ જ નહીં અને આપણે આટલું જ સમજવાનું છે આપણે પોતાને ખ્યાલ આવ તપ જેવો સમય દેશ કાળ એ પ્રમાણે આજ્ઞા હોય છે માયુર ભગવાનના સમયમાં હતી એ વીર આજ્ઞા હતી પ્રત્યક્ષ પ્રમાણથી હતી જ્યાં સુધી પ્રત્યક્ષતા નથી ત્યાં સુધી આજ્ઞાધર્મ એની યથાર્થ એ આજે વર્તનમાં આવવો બહુ મુશ્કેલ છે નથી એટલે ના જ આવી શકે એટલે પ્રત્યક્ષતા હોવી ઘટે એટલે કૃપા તો બધાને પ્રાપ્ત છે એટલે આપણી જેટલી જેટલી આપણી પ્રત્યક્ષતા આપણા પોતા માટે થાય મન વચંકાની ફાઇલ માટે આપણે જ્યાં પ્રત્યક્ષ થઈ જઈએ ત્યારે એ મન વચંકાની ફાઇલ એટલી આપણી શિષ્યભાવ આપણી જોડે રહેલી હોય શું કહ્યું શિષ્યભાવ એને સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ કહ્યું શું કહ્યું ત્યાં દાદા પણ બોલાવતા પહેલાં તો બહુ આ મંત્ર બોલાવતા સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ એટલે કેજ્ઞા સ્વરૂપે એટલું સારી રીતે અને જ્ઞાનક સ્વભાવથી ખુલ્લું થયું એની પાંખડીઓ ખીલે બધી આખી જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ ખ્યાલ આવ્યો એટલે તે વખતે આજ્ઞા વિ જુદી હતી આ બદલાઈ ગોકાળ જો આ પ્રમાણે અને આ પ્રમાણે મુખ્ય પ્રમુખ આજ્ઞા કઈ તો કે હવે કરનારા તમે રહ્યા જ નહીં શું એટલે આપણે અને કોઈ પૂછ્યું છે ને કંઈક કરોશી અમને જ કર્યું ને આ સવિતાબેન સુનિતાજીએ પૂછ્યું એમને કે કરો મી કરોતી એ ભ્રાંત વ્યસન બોલા વ્યસન બતાવ્યું એમને એનાથી અનાદી અભ્યાસ એ તો આગળનો અભ્યાસ હતો જ એટલે એમની સામે સમસંતુલન હેતુ શું કહ્યું એટલે આપણા એ હેતુ છે નિમિત્ત નૈમિત એટલે આ નિમિત્ત ભાવ જ ખુલ્લો થયો એટલો મન વચન કાય જેટલો કુદરતી રીતે આપણે ક્રિયાકારી છે અને એનાથી બધા કાર્યો થાય છે એ બધા નૈમિતિક રૂપે થાય છે એટલે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલું આપણે પચન થયું શું કે એના પ્રમાણે જીવન જીવવાનું આપણું પરાક્રમી પ્રાયોગિક સમજ સમજવા માંગે છે એ પરાક્રમી પ્રાયોગિક એ જ કે જયારે આજ્ઞા ધર્મ આપણને આ બે દ્રષ્ટિ ધર્મધ્યાનમાં રાખી રહેલી છે તે ધર્મધ્યાનમાં ના રખાવ્યો આપણા ઉદયો સંજોગો કર્મના બધા આવ્યા હોય બધા જાત જાતના આવે દરેકને આવે અને દાદાએ તો બહુ શીખવાડ્યું છે એમને ગ્રાફ રાખવાના આ તે ફલાણું ઘણું ઘણું બધા મહાત્માઓ આવી ગયેલા છે જેટલા એમને મળ્યા છે બધા દરેકને આવ્યું બસ સમજ મનના લેવા જો તે વાણીનું હોય તે પણ બધી રીતે અને વાણીમાં મુખ્ય વાણીમાં મુખ્ય આપણે ધારો સાહેબ દેશકાર પ્રમાણે ભગવાને પણ જેને જેમને આપ્યું તેમને જોયું બધાને વ્યવહારમાં હતા એમની પાસે ઘણા બેઠેલા બધા બધી રીતે હતું છતાં એમને જોવે વ્યવહારમાં એનું કઈ સ્થિતિ છે અને બધા શ્રીમંત્રોમાં દસ ઉપાસકો કયા છે એ બહુ શ્રેષ્ઠ ગણાયા છે અને એવું બધું ઘણું આવ્યું છે બધું તે ગૃહસ્થિઓને પણ આપ્યું ત્યારે એમને આ 5 અને સાત એમ કરીને બાર પાંચ મુખ્ય અને સાત ઉત્તર સમજાય ને પૂર્વ ઉત્તર પણ એ આપણે જાણવાની જરૂર નથી એક ફાઇ શબ્દમાં બધું સમાવી દીધું એ આપ્તપુત્રો કે બધા આપણા ઘરવાળા કોઈ બધા હોય દેહને સરખા એટલે આપતા કોઈ છીનવી ના જાય એટલે એમને કહ્યું કે હવે આપણે બધા પેલા બધા ધોરા અને કેસરીને એ બધું નથી જોઈતું આપણે કંઈ છીનવી ના જાય આપણને નહીં પરંતુ આ દ્વારામાં પછી આ લોકો શાકભાજી ઘણી રીતે કરી નાખશે એના કરતાં તમે આટલું રાખો એટલે એમને વૈષ્ણવ ધર્મમાં સારો લાગ્યો કે જે વૈષ્ણવવાળા અને વૈષ્ણવ છે ને જરા તાજા ભીંડા છે કે છે શું કહ્યું એટલે મૂકે ને તો એનો વરવો વરી જાય જેટલી ને અને બીજા બધા છે ને અત્યારે ફ્રીજમાં મૂકેલા ભીંડા છે કે છે એટલે એને ચઢાવવા બહુ મુશ્કેલ એટલે આ તમે પિતામ્મ ની વાત કરી અને દાદાભાઈ સાંભળ્યું પણ હશે હમ હર્ષિલા બેન હોય ચાલે એમનાથી તરફથી આ જયારે ગયા હતા દીપકભાઈ એને આપી જો આ છે સેમ્પલ આપેલું કરવા જાય પણ આજનું આ રંગનું વિજ્ઞાન એટલું વિકાસ પામ્યું છે કે મૂળ જો ચાર પાંચ રંગો છે છત્રુ તો પછી આ સંસારને લીધે ઉમેરો છે અને આમ તો મૂળ તળત ગયા છે પાછા પછી બીજા અંદર તો આજે આપણે ઘરને રંગાવવું હોય ને પેન નક્કી કરો રંગ તો એક જ રંગના પચીસ હોય છે બધા હવે એમાં કયું સિલેક્ટ કરવું આપણે બધા જોયું હશે તમે ચોપડી આખી આપી દે છે અંદર પણ પેલા બ્રિજ બહુ જલ્દી હમ પડી જાય મુશ્કેલી પડી જાય છે એટલે આપણે નિમિત્ત નૈમિત એટલે પોતે સ્વઅસ એટલે કે અંતર છે બાહ્ય ભાષાના બધા નિકાલો થયા પછી જ અંતર ખાવાય પણ અંતરમાં આપણને ફુરસદ મળે એ ફુરસદનો સમય આપણે આપણાના સદુપયોગ કરીને આપણે રાખીએ અને છતાં અંતર ભાષા કોઈ દિવસ બંધ રહેતી જ નથી આપણે નિંદ્રામાં હઈએ કે જાગ્રત થઈએ જાગ્રતમાં તો વધારે પછી તો પેલી બહારની ભાષામાં જ ખોવાઈ જાય છે બધી અંદર ચાલે એટલે જમાનો સરસ છે ને આજે બહારથી ચોખ્ખા દેખાઈ જવાનું અંદર ગમે તે ચાલે કોને ખબર છે અંદરનું ખબર ના પડે કોઈને નહીં સર એટલે અંદર અંદર અંદરની ભાષા જોડે ડીલિંગ રાખવા માટે પ્રજ્ઞાએથી પ્રજ્ઞાને પણ પોતાની ભાષા છે અને એ ભાષાથી આની જોડે રાખવું જ પડે એટલે હું શુદ્ધાર્થમાં છું એ પ્રજ્ઞાની ભાષા છે અને ભાષા કરીને હું કનુભાઈ છું તે કનુભાઈની અંદર જોડે એને અંદર મથામણ કરવી જ પડે છે અને એમ મથામણ કરતાં કરતાં કનુભાઈના અંદર ભાષાના આખા પંદરો છે ને આપણા પ્રજ્ઞાના ભાષા એ કરીને પ્રજ્ઞાની ભાષાથી એ પ્રભાવિત થાય તેમ તેમ એનું શમન થતું જતું જાય અને જેટલું શમન થયું એટલું પ્રજ્ઞાની ભાષા એટલું ઓટોમેટિક સ્વભાવમાં બેસી જાય એને સ્વઅસ કહે શું કહ્યું સ્વઅસ અસંત શબ્દ બહુ મજાનો છે બધા રસના સ્વાદો વાત એ બધામાં જ નીકળે તાર સિવાય ના નીકળાય એટલે રસ ભૂતગલનો એ બહુ મોટી વસ્તુ છે એટલે અમારા કેલિફોર્નિયા મારા બધા સૈન્ય મહાત્માઓને ખવડાવી ખવડાવ જ કર્યું કે છે આ બહુ રસ પડે છે તમને નહીં ને ખાઓ ખાઓ તો બધા નિરાતે નાસ્તો બાસ્તો ફર્સ્ટ ક્લાસ એમનું એમનો નાસ્તો જમવા જેવો હોય છે અમેરિકામાં તો નીકળ્યા હોય ને મારા મગનભાઈ ના બે પછી દાદા તો એક દોઢ વાગે રાહ જોઈને બેઠા હોય બે વાગે ચાલો દરિયા લઈ જાઓ કે છે દરિયા લઈ જાઓ અને બધું જાણે બધાને કહી રાખો કે પોતાને જે લઈને આવે આપણે ત્યાં જ આપણે કરીશું જે લઈને આવે ને જાય ના જાય થોડો બધું કાળા બધા છે પણ હમણાં જ લઈને આવે છે ખાઓ ખવડાય ખવડાય આટલું બધું ખાધું ઓ મગનજી એટલે લુબ્ધતા જ એમને એ કરી બઉ પછી લુપ્ધતા રસ લુપ્ધતા કે છે એને એમાં બધું જ આવી જાય છે પૂદગલના બધા જે સ્વાભાવિક ગુણો છે તે વિ એટલે કે એને વિરોધ કર્યા વગર એને ઊંધા કરી નાખ્યા એટલે એને વિભાવિક કયા જે સ્વભાવમાં પૂતગલ હતું એને વિભાવિક કરી દીધું એ સ્વભાવમાં આવ્યા વગર વિભાવિક થાય કેમ કરીને આવ્યું સ્વભાવથી પણ આપણે પહેલાં એને પુલટા પલટાવી નાખનારા હતા ને એ એ બધું ભેગું થયેલું આગલું તે આ ફાઇલ છે આખી એક નંબરની ફાઇલ અરુણાબેન એવી વાત છે પાકી તમે બધા ભેગા થઈને બુધવારે આવી જ વાતો કરો છો કરજો બધા એટલે આ પૂછ્યું તો બહુ સારું છે અને અત્યારે રાખીએ હા લઈએ એક પદ આપણે કામ કરો આજનો દિવસ છે સમજી ગયા બોલાવ આ પદ લઈએ આપણે એક બહુ સુંદર છે પદ જો કવિરાજ બીજું એવું છે આજે જયંતિ છે મહાવીર જયંતિ sur ya chan sham do પદ અનુભવ વાલું છે એને કહીએ બોલ ચાલ જા શરૂઆત કર જાન્ય ચંદ્ર તારા આમ જો આખી લાઈન બોલ એટલે બોલતા બધા તારા બહુ દુલ આ sari math ki to ik sari math ચંદ્ર તારાના ભૂદુ આવાસ છે શે song song જે વીર જયંતિ છે મહાવીર જયંતિ એ પ્રસંગનું આ પથ છે આપણે દાદા ભગવાન આજે મહાવીર પ્રાપ્ત થયા અને મહાવીરથી આપણને એમનું માતૃ વાત્સલ્ય મળ્યું અને પિતૃ પ્રેમ મળ્યો બંને એક સાથે મળ્યું એક જ શરીરમાં એક જ શરીરથી આ બંને પ્રાપ્ત હોઈ શકે છે એક સારી માતાથી અને દાદા ભગવાને આજે આપણે જોઈએ છીએ બધી જ રીતે મૂળજીભાઈ એમના પતિ બહુ પ્રેમ હતો બેહદ પ્રેમ હતો પણ જશ આપ્યો માતાજીને અને જયારે મોટાભાઈ હતા અહીંયા બિઝનેસમેન એમની સાથે દાદા જોડી દીધેલા હતા આ એમની યુવાનીમાં ત્યારે જ્યારે એમને ખબર પડી કે પિતાજી બહુ હવે છેલ્લી ગળીને એવા છે બાદરણમાં એટલે તરત જ એમને કહ્યું તું એક કામ કર ભાઈ આ અત્યારે કામ આપીશું સંભાળું છું જાઓ પણ દાદાએ શું કે આપ મોટા છો આપને જવું જોઈએ આ બરાબર છે રવા દે ને તું દોઢ ના થઈશ હું બધું સંભાળું તું પહેલો જા પહોંચી જા તે દાદાએ ગયા અને કહે છે આ જે આપણે કહીએ છીએ મહત્વ કેટલું આવે છે જહરબાને અને વ્યવહારમાં પિતા માતા કોઈ બોલ્યું નથી માતા પિતા જ બોલે છે વ્યવહારમાં જોજો તમે બધા પ્રયોગ જો આ ભારતની ભારતીય સંસ્કારિતા શું કરે છે ભારતની ભારતીય સંસ્કારિતા હમ આજે આજના આજના કાળમાં મોહ જ્યાં આગળ બહુ વ્યાપી ગયેલો છે ત્યાં પણ આ વાતો મળે છે આપણને અને આખું પદ છે તે આપણને મહાત્મા તરીકે દાદા સાથેનું આજ મળ્યું છે અને આપણી અંદર શુદ્ધાત્મક પદ મળ્યું છે અને પ્રજ્ઞાદેવી ખુલ્લી થઈ ગઈ છે તે આપણું માતૃપ્રેમથી અને પિતૃ પ્રેમથી આ મન વચનકની ફાઇલ સારી રીતે બહુ સારી રાખેલી છે પણ એને આપણે રાખવા દેવું જોઈએ આપણે હા એને અધીન વર્તવું પડે આપણાથી અધીન વર્તવું પડે શું અધિન ગુલામી થઈ ગઈ ના સાહેબ ત્યાં આગળ લખી નાખવાનું સમજ્યા આપણે દાદા એવું નથી કહ્યું તું વન મન ને ઘર બધું ખોરજે તું તારું અંદર બધું અંદર પડ્યું છે અને તું ખોરી કાઢજા એને અધિકાર બધું નેમિચંદજી આપ શું કહો છો ચાલો હવે આપણે છે બાર ને પંદર થઈ છે તો સાડા બારનો અમારા સંગપતિ હરીશભાઈ કહે છે આપણે પંદર મિનિટમાં પાછું એક કયું પદ બોલશો મજાનું સપના તો આપણે આવી ગયું ને સપનામાં સપનાનું હા એ બોલો તમે પદ અને પછી કીર્તન ભક્તિ બોલો અને ત્યાં સુધી અમારા આજે પોતાના સ્થાન જ ખાસ બેસી રહીજ અને રાજેશભાઈ વીરા તમને જે કીધું એ પ્રમાણ આપતો પુત્ર નો બાકી છે લો આ બઉ સુંદર પદ બોલે છે આજે સ્વામી છે એટલે સ્વામી ના દર્શન કરાયા એમની આખો અને એમના અંતર ચક્ષુ આ બે સાથે ના હોત તો આપણે કેમ દર્શન કરી શકીએ આ વસ્તુ છે બોલો સપનામાં જરો લાગ્યો ઉજાગ આખ્યો માં બીનો બાર આખ્યો जागु आते के सृष्टि के सो सो त्या उगड़ी लोचन बीरा ने सृष्टि सो सो उगड़ी सो सो समादी लागी લાગી રે અદુ કડી મજદાર રે જોગીડા છે ત્યાં મજદાર રે જોગીડા કેવું પરયું કે સપના જાગ્યો તેનો લાગ્યો ઊજાગરો ને સપના માં જાગ્યો તેનો જાગ્યો ભીનો ભીનો બાર જોગીડા આખ્યો માં બીનો ભીનો બાર જોગીડા રે કેવું કેવું જાગવું આ તે કેવું સોને કેવું જાગુ સામે આવે તે પહેલા સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીદા સુખડા મેં પામી લીધા આડે આવે તે પહેલા આરે આવે પહેલા મે વાી દીદા દુખડા મેદા મારો કેવું ભોગવ કેવું ત્યાગવું કેવું ભોગવ કેવું ત્યાગવું સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપના માં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને આંખો માં ભીનો રે જોગીડા આંખો માં ભીનો ભીનો વાર રે જોગીડા એવું સૂને કેવું જાગવું के के जारू। ना श्यामल नभ मोताक जो गी घूमी ने वी जल खाती पचड़ाट पोते घूमी घूमी ने वीजल લપસી ને લડે લાખો બાર રે જોીડા લપસી ને લાખો બાર રે જોગીડા કેવું રુજાવું કેવું વાતવું આવું રે રૂજાઉ કેવું સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપના માં જાગ્યો તેનો લાગ્યો જાગરો ને આખ્યો માં બીનો ભીનો બાર રે જોગીડા આંખો માં ભીનો ભીનો એવું શું કેવું જાગવું E o su ne que eu jagou પંખી પોતામાં ઉડી પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રે તું પોતામાં ડૂબી રે તું આખું આકાશ એને આખું આકાશ એને જો ગમલા પેટી લે તું જો ગમલા લે તું ચૂને ઉંડું હાર રે જો દે કેવું કરવું ને કેવું તાગવું તેવું ધરવું ને કેવું ભીનો ભી નો ભાર રે જોડાયા આખ્યો માં ભીનો ભી નો ભાર રે જોડાયા તેવું શું એવું na a tim je de karo ચૌદ તારીખે સિમંદર સ્વામી અલવાચન માટે અને હાર માટે આવે તારીખ છે તેર ને ચૌદ બે દિવસ છે કે સુરત તેમાં આપણા સત્પુરુષ અને સંત પુરુષ બંને ભેગા હતા એવા એસ એમ પટેલ બધા જાણે છે મહાત્માઓ એમને અને ખૂબ ખૂબ આપતા સૂત્રો અમારા અનુભવ ખૂબ ખૂબ પૂછ્યું છે એમને તે શોભનાબહેન એની અને એમનો દીકરો અક્ષય અને એની જોડે એની ગુરુ આવવાની છે જોડે એને શીખવાડવા એ બી એનું નામ છે તારું એ શીતલ એને ઠંડો કરી નાખજે હા બરાબર ગરમી થાય તા તેઓ બેંક માંથી પૈસા કઢાવ્યા અત્યારે લીધો આખો સોના નો અને દાદાજી આ મુગટ અમે ટેમ્પોરરી આ રીતનો કર્યો આ રીતનો મુગટ છે આ બરોબર દાદાજી કારણ કે સમય બેંક માંથી દોડ્યા દુકાન આવું કશું પહેરાવ્યું નથી એટલે ઘરે ઘરે મજાક કરેલી શોભનાબેન અને ખુબ એમના ભાવ આજે એસ પટેલ જે વારસા છોકરાઓને આપી ગયા છે એ કયો વારસો બને ત્યાં સુધી પૈસા ખર્ચીને બંટીએ લખાવેલા છે એસે મેં કહી દીધેલું કે હવે મારો પોગ્રામ પૂરા અને આ લોકો કમાય છે અને વાપરે છે બે મિનિટ માટે દાદાજીને સિમંદ સ્વામી જન્મ કલ્યાણ નિમિત્તે બંટી નથી આવ્યો મોટો દીકરો પણ અક્ષય અને અક્ષય આખું ઘર એ સંભાળે છે અને એમના પૈસા થી જ આ એક પ્રસંગ ઉજવે છે બોલાયું મહેશ ભગવાન અને શીખી લેજે તને ગાતા આવડે છે કે નઈ મહાત્મા વતી કેવાનું બોલો બોલો દાદાજી અમારી સમજણ બધાની મૂકી રાખજે ઘરે લોકો જોયે કે આ સતયુગી માતા નું કેવું સરસ સંતાન છે કોઈ ફરક નથી તો આજના દાદાજી સિમંદર સ્વામી પ્રભુના કેવળ જ્ઞાન કલ્યાણક દિવસે અમે સૌ મહાત્માઓ આપની પાસે અમારા બધાનું જ કેવળ જ્ઞાન આજ્ના ધર્મ રહીને કારણ ભાગ માં કારણ માં લેવલે દાદાજી કારણ સ્વરૂપે કારણ સ્વરૂપે ખુબજ પરિણામ પામે દાદાજી આજ્ઞા ધર્મ થી આજ્ઞામાં અને આજ્ઞામાં જાણી લઈએ બઉ સારી રીતે જાણી લઈએ જોઈને જોઈને બસ અમારી ભાવના છે આપના આશીર્વાદ આપડા બીજા બધા જોવાના છે ના દાદી પોતે જોવું કરશે આપડે આપડું જ જોવું પડે ને આપડા પુત્ર નિવે તમે કહો છો બોલો હા બોલો બોલો બોલો આવતીકાલ નો પૂજ્ય દાદાજી નો સત્સંગ હિંમતનગર કાંકડોલ મુકામે જરૂર છે દાદાજી શકે દસ હા એટલે કે આપણે નિમિષાનંદજી શું કહેવા માગે છે કે આવતીકાલે આમ કે અમારે જતા જ છે એવું નથી પણ સામાન્યભાઈ દસેક દાડાનો જરા થોડો સમય કાઢી લઈએ એટલા માટે નીકળીએ છીએ બહાર તો અમારે હિંમતનગર થઈને રસ્તે જવાનું છે મોટા અંબાજી અને ત્યાંથી માઉન્ટ આબુ તો અમને સૂચન થયું સાહેબનું અને હિંમતનગરથી આવ્યા કે ત્યાં થઈને જવાનું છે ત્યાં રોકાણ અમને કલાકનો સત્સંગ આપો અમારા હોલમાં અને ભોજન અડધો કલાક કલાક આરામ કરીને પછી નીકળી જાવ ત્યાંથી મોટા અંબાજી અઢી કલાક જ છે વધારે નથી અને ત્યાંથી અમારા કાંતિભાઈ સાહેબ આવ્યા છે મોડેથી આવવાના છે અને નરેશભાઈ પેલા રસિકભાઈ તમને દર્શન કર્યા હતા ને બધા તે એ આવશે તો એમની મેં ગાડી ના નીકળીશું કાલે એટલે એટલે કારણે હિંમતનગરમાં કલાક હોલમાં છે પણ બધા દસ થી બાર છે આવતીકાલે સવારે દસ થી બાર અહિયાં થી પણ કોઈ મહાત્મા બે કલાક નો લાભ લેવા આવવો હોય તો જરૂર થી આવી શકો છો ને હિંમતનગર થી પાછા આગળ દાદાજી જશે આપણે જઈએ અને છેલ્લે તેર અને ચૌદ સિમંદર સ્વામી પરમાત્મા નો જન્મ કલ્યાણ મહાવિદય તીર્થધામ કામરેજ એસ પટેલ પરિવાર તરફથી બંટી અક્ષય તેર અને ચૌદ સિમંદર સ્વામી જન્મ કલ્યાણ પ્રસંગ કામરેજ મુકામે તેરમી તારીખે બપોરે ચાર વાગે શરૂઆત થશે ચૌદમી બપોરે એક વાગે પૂર્ણાહુતિ થશે ખાસ એસ પટેલ પરિવાર તરફથી સૌને ખાસ આ લાભ લેવાનું આમંત્રણ છે જય સચિદાનંદ દાદા ભગવાનના અસિ જય જયકાર દાદા ભગવાન શનિવારે શનિવારે પ્રાત વિધિ દાદા આલય માં સવારે છ વાગે શનિવારે સવારે છ વાગે દા સાડા છ સાડા છ વાગે દાદા આલયમાં પ્રાત વિધિ દાદા